જય સ્વામીનારાયણ અર્થમનાથ ભાવય નિ્ય નાસ્તુખલેશ સત્ય પુત્ર ધનભાજે ષ્યા વિહિત ભજ ગોવિંદોવિંદ ગોવિંદ સૌ પ્રથમ એક સૂચના છે આ ભજગોવિંદ સ્ત્રોત ઉપર જે આપણે ડીવીડી બાર પડી એમાં પ્રારંભમાં પેલો બીજો ભાગ બાર પડ્યો ડીવીડીમાં થઈને ચાર પ્રવચન હતા એટલે પેલી ડિવીડીમાં પેલું બીજું બીજી ડિવીડી માં ત્રીજું ચોથું એટલે ભૂલથી એના ટાઈટલ જે સ્ટીકર લગાવ્યો હોય ડીવીડી ઉપર एमा भाग नु खा हो भाग नंबर एक लख्या प्रवचन एक लखाई गयी डीवी डीजे एम भाखा में बे भाग लखव ज्या भूल थी प्रवचन तीजु ना चौथों अंदर थार भागना खाना में लखल थोड़ा सेट मूधी बीजा भाग बाहर न पड़ा त्या એટલે પરિણામ શું થયું કે ઘણા ફોન આવે એટલે ત્રીજો ચોથો સુધી ગણી લે અને સીધો પાંચમો ભાગ જ ખરીદે વચ્ચેથી ત્રીજો ચોથો લીએ જ નહીં કેમ અમારી પાસે છે એટલે ભૂલ થઈ પછી ગમે તેમ સમજાવતો કે પણ લખેલું છે એટલે હમણાં હમણાં એ મારે ઘણાની સાથે એવી વાત થઈ એટલે આ કોઈને એ મહત્વના પ્રવચનો લિંક એ બધું મિસ ન થઈ જાય સાંભળવાનું રહી ન જાય એટલા માટે કાયમી આ સૂચના એને યાદ રહી આગળ જેલ ગયું છે તે લોકોને માટે તો ટૂંકમાં એટલું સમજવાનું જેટલી ડીવીડી એટલા ભાગ અંદર પ્રવચનો બે હોય ત્રણ હોય એની સાથે મતલબ નથી એટલે દસ ભાગ તમે ખરીદ્યા તો દસ ડિવીડી થવી જોઈએ જો દસ ભાગ સુધી ખરીદ્યું ડિવીડી આઠ થઈ તો મતલબ કે તમે ત્રીજો ચોથો ભાગ હજી મેળવવાનો બાકી છે એટલે જેટલી ડીવીડી એટલા ભાગ ગણવાના શરૂઆતની બે ઉપર આ ભૂલ થઈ છે એટલે એ ગણાને થોડું ગૂંચવણ થાય છે એટલે આ એક સૂચના ખાસ ધ્યાન રાખવાની મૂળ વાત ભજ ગોવિંદમ ભજગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ અર્થમ અનર્થમ ભાવય નિત્ય શંકરાચાર્યજી કહે છે કે પૈસામાં સુખ નથી માટે હે જીવ તું ગોવિંદ ભજન કર ભગવાનનું ભજન કર તો ભગવાનના ભજનમાં કેવું સુખ છે એ આપણે સાંભળીએ છીએ અને ભજન એટલે ભગવાનનું સીધું સીધું સરળ એવું ભગવાનનું નામ સ્મરણ કરવું તુલસીદાસજી એ खूब महिमा लिखो जो कि बदा शास्त्रों वाल में वाल्मीकि रायण में महिमा अर्थ शु सतयुग् एट्लॉ आवश्यकु त्रेता में द्वापर में कारण गीता में लख भगवान यज्ञा नम जप यज्ञोश्मी कलयुग में तो है चार युग में चार वर्ण ने मैं ભગવાન નામ સ્મરણ કરવું એના જેવું શ્રેષ્ઠ અને સરળ કોઈ સાધન નથી તુલસીદાસજી એ તો રામચરિત્ર માં એમ કહ્યું કે રામ કરતા પણ એમનું નામ શ્રેષ્ઠ છે ભગવાન કરતા ભગવાનનું નામ શ્રેષ્ઠ છે ભગવાન રામ સમજાવ્યું એમણે કે ભગવાન રામ જયારે પૃથ્વી ઉપર હતા એમણે એક રાવણ ને માર્યો એક શિવ ધનુષને તોડ્યો એક અહલ્યા નો ઉદ્ધાર કર્યો એક જ વાર સેતુ બાંધ્યો પણ એમના નામે તો હજારો પતિતો ઉદ્ધાર કર્યો હજારોના અહંકાર રૂપી ધનુષોને તોડ્યા હજારોના તૂટેલા જીવન દિલ દિમાંગને સાંધ્યા અને હજારો ના મોહરૂપી રાવણ નો નાશ ભગવાનના નામે કર્યો છે માટે નામ શ્રેષ્ઠ છે ભગવાન કરતા એટલે તુલસીદાજી કહે છે કે હે શઠ તું ભગવાન ભજન કર ભગવાન આપણી પકડમાં નથી છે મુઠ્ઠીમાં આવે નહી ભગવાન આપણી પકડમાં ના આવે પણ ભગવાનનું નામ આપણી પકડમાં છે અને જેને નામ હાથમાં આવી ગયું એને ભગવાન હાથમાં આવી જાય છે કારણ કે નામ છે એ દોરી છે જેના હાથમાં પતંગની દોરી હોય એના હાથમાં પતંગ છે એટલે ભગવાનનું નામ પકડી રાખવાની વાત ખાસ કરીને વારંવાર કહેવાય છે જ્ઞાનીઓએ પણ એક કહ્યું ધ્યાનીઓએ પણ એક કહ્યું નિરાકાર માનનારા એવા સાધુ સંતોએ પણ નામ જપનું કહ્યું અને સાકાર રૂપને માનનારા એવા સંતો ભક્તોએ પણ એ જ કહ્યું કે ભગવાનનું નામ જપો જેવું હશે એવું દેખાશે પકડીને શું કામ બેસો એવું ગણાએ કહ્યું એના ઘરની તો શું ખબર પડે એમ ઘણા એ કીધું કે ભાઈ એનો ઝઘડો રહેવા જ નામ પુકારો સાચી વાત છે પણ જીવને ચર્ચાઓ દલીલો એ કરવું બહુ ગમે છે પણ ખરેખર જે કરવું જ જોઈએ એ કરવું નથી અને જે ખરેખર કરવું છે એ ચૂપચાપ ભજન કરે જ રાખે છે ભજન કરવું નામ સ્મરણ કરવું આ સાંભળ્યા પછી સાર તો એ જ છે હગવાન નું નામ સ્મરણ કરવાનું જુસ્સો ને જોમ ઉત્સાહ શ્રદ્ધા નિષ્ઠા વધવી જોઈએ તો સાંભળ્યું સાર્થક કહેવાય સારા સિવાળા પકવાનો મિષ્ટાન ને બધું જમાવ હોય પણ જ્યાં સુધી શક્તિ ન આવે તો સમજવાનું કે પાચન થયું નથી નામ સ્મરણ કરવાનો ઉત્સાહ વધે તો સમજવાનો કે આ કથા સાંભળી એ જીવમાં પચી છે એટલે હજી આળસ પ્રમાદ રહેતો હોય તો ખંખેરીને ભજન કરવા આપણે એ પણ કહી ચુક્યા છે કઈ એવું નથી કે એક જગ્યાએ બેસીને માળા કરવી અરે ગમે ત્યાં તમે હલતા ચાલતા કોઈને ખબર ન પડે એમ માળા જપ કરી શકો હાથમાં કઈ જરૂર નથી માળાની જરૂર નથી મનમાં મનમાં જપ થાય જેવી રીતે જપ નથી ચાલતો સતત એના માટે કઈ થોડીક આપણે માળા રાખીએ સતત એના ઉપર આ મન વૃત્તિ રિયા કરે છે એવી રીતે ભગવાન સ્વરૂપમાં રૂપમાં અને નામમાં મનો રમે રાખે તો જીવને કામ થઈ જાય કરીને ભગવાનનું નામ સ્મરણ સીધું સાધુ કેવું રક્ષા કરે છે કેવું સુખ આપે છે એના ઉપર આપણે સાંભળતા સાંભળતા એ સાંભળ્યું કે શારીરિક પીડાઓને ટાળે છે માનસિક પીડા જે ભય અશાંતિ છે એને ટાળે છે आकस्मिक कहीं आपत्ति विपत्ति आ पत्ती भी पत्ती गई होने भगवान नाम है ये टाइम है सुख आपे रक्षा करे छे। नाम जब तो कौटुंबिक समस्याओं एनुराकरण करे छे, ये अपने सांभ सब दर्दों की एक दवा भगवान नाम बदा दर्द मटे चौकी सतो बहुत सरस क्यू के भरतुका पधरा चौदह वर्ष राज करी जाए कहीं एम भरत जी ने पीछे विचार थायम मरी जवापी ने तो क्या दर्शन आपे કારણ કે મેં કેવડો મોટો અનર્થ કર્યો અનર્થના મૂળમાં તો હું છું એમ ભરતજી સતત માને છે એટલે સરયુમાં જળ સમાધિ લેવા માટે ભરત જાય છે અને જેવા સરયુમાં પગ મૂકવા જાય છે એવા બંને બાજુ બે વ્યક્તિઓએ એના બાવડા પકડી લીધા ભુજાઓ પકડી લીધી ભરતજી એ જોયું કે રાતે અહીંયા કોણ મારી રક્ષામાં હોય એમણે કીધું ભાઈ તમે કોણ છો બે જણા તો પેલા બે જણા બોલ્યા કે જે તમે પાદુકા પધરાવી છે એ પાદુકા નથી પણ એક પાદુકા એક રા છે બીજી પાદુકા મ છે એ રામ નામ મંત્રાત્મક આ છે એ એક રા હું છું બીજો કે મું છું આ રામ નામ એમની રક્ષા કરવા માટે આવ્યા છે મૂર્તિમંત સ્વરૂપ થઈ ए सतत रक्षा करे हमें जे एक बाबत है रक्षा बहुत मोटी बात है जो कि भगवान स्मरण भजन शारीरिक मानसिक आकस्मिक कौटुंबिक बधी तकलीफो ने तो दूर करेखा परंतु भगवान भजन प्रारब्ध बदली नाखे વિધિ ના લેખ બદલી નાખે બોલો તુલસી લખ્યું છે લલાટમાં એવા અવળા અક્ષરો પીડ્યા હોય વિધાતાના તો એ પ્રારબ્ધ ના લેખ ભગવાન નું નામ સ્મરણ છે એ બદલી નાખે છે જુઓ લ્યો કરેલા ભોગવવા જ પડે એમ કહે છે વાત સાચી છે પણ બદલી જાય છે બદલવાના ઉપાયો છે ગામ નામઠામ નહીં આપું એ હરિભગત મંદિરમાં દર્શન કરી બહાર ઓટલે બેઠા એ જ વખતે સામેના પગથિયાના ઓટલે એક બ્રાહ્મણ બેઠા જ હતા તો હરિભગત બેઠા થોડી વાર દર્શન કરીને આવીને બેઠા તમે પેલા ભૂદેવ એ આની સામે રેવાયું નહીં ને એટલે પછી બાજુમાં આવીને બેઠા આવીને કીધું ભાઈ જય નારાયણ તો જય નારાયણ જય શ્યા બોલો એટલે ભૂદેવ કે બાપા મારે એક તમને વાત કેવી છે આ બનેલી વાત કઉ છું એટલે ગામ નામ નથી આપતું બોલો ને મારો જ્યોતિષશાસ્ત્રનો પ્રિય અભ્યાસ અને વિષય પ્રિય વિષય એના અભ્યાસ છે વાત એ સાચી જ્યોતિષશાસ્ત્ર કઈ ખોટું નથી જોનારા ખોટા છે એવું નથી કેવું પણ ભૂલ ખાઈ જાય અને પૂરેપૂરું આવડતું ન હોય અને નિવેદનો છાપામાં આપ્યા કરે એમ બિચારા લોકો ગભરાયું એની અસરો હશે એની ના નથી પણ જોતા આવડવું જોઈએ હવે એ જોતા ના આવડે ને પછી જ્યોતિષ તો એવું છે ને કે જોઈ ને એમ કે તમને મોંઘા મોંઘી ગાડીઓ ફેરવવાનો જોગ છે એટલું જ્યોતિષ કદાચ એને જોવા માં આવી જાય પણ એ ના જોઈ શકે કે ડ્રાઈવર છે કે માલિક ગાડી ફેરવશે એ ચોક્કસ વાત છે પણ હવે એ માલિક છે કે ડ્રાઈવર છે એ બધું જોવાની વાત છે જ્યોતિષ શાસ્ત્ર સાચું કોઈ કોઈ એવા હોય એની પાછળ પૈસા લઈને કામ કરનારા લગભગ સફળ ન હોય કારણ કે પૈસો લઈને વેપાર માંડે એના ઉપર દેવી કૃપા નથી થતી અને દૈવી કૃપા વગર દેવને વાંચી શકાતું નથી અને જે કોઈ જાણતા હોય તો કશું લેતા નથી હોતા તમે જોયું આ બધી વિદ્યાઓ છે એટલે એમણે કીધું કે મારો પ્રિય વિષય જ્યોતિષશાસ્ત્ર છે સામે લલાટના લેખ રેખાઓને હાથની હથોડીઓ જોઉં છું તો તમારે આજીવન ગરીબાઈ લખેલી છે અને તમે ગરીબાઈ ભોગવી પણ ચૂક્યા છો પણ જીવો ત્યાં સુધી ગરીબ જ હોવા જોઈએ એની જગ્યાએ તમે અત્યારે નથી એ પાછું હું જોઈ શકું છું પેલો બ્રાહ્મણ જુઓ હું જોઈ શકું છું અત્યારે ગરીબ નથી તમે એટલે મારે એ જાણવું છે કે તમારું લલાટમાં ભાગ્ય આ છે તો ભાગ્ય ફર્યું કેવી રીતે કારણ કે શાસ્ત્રમાં એમ કીધું છે બે રીતે ભાગ્ય ફરે એક તો સંત કૃપા થાય તો ભાગ્ય ફરી જાય ગુણાતીતાનંદ સ્વામી જેવા ગોપાળ સ્વામી જેવા મોટા મોટા સંતો કંઈ આશીર્વાદ આપી દે ઘણાના ભાગ્ય બદલ્યા છે ને મુસ્લિમ બાઉદીન માંથી બાઉદીન થઈ જાય રંક માંથી રાજા થઈ જાય ભગવાનની કૃપા થાય તો શું ન થાય એમ નારદ ભક્તિ સૂત્રમાં તો આ બધા શાસ્ત્રો આપણી પાસે એવા ગજબના છે પણ કોઈને સાંભળવાની નવરાઈ નથી ને કથા કરવાની નવરાઈ નથી ને કથા કરે તો કઈ બધું એમાંથી કહેવાય જાય સમજાઈ જાય એવું નથી કારણ કે શાસ્ત્ર કોઈને વશ નથી કોઈ એમ કે હું શાસ્ત્ર નું છું તો એ ખોટું છે તુલસીદાસજી એ રામચરિત માં લખ્યું છે કે નૃપતિ જુવતી શાસ્ત્ર એ કોઈને વશ ન થાય રાજા સ્ત્રી અને શાસ્ત્ર કોઈ માનવું મને વશ છે લખ્યું છે કોઈના થયા નથી થાય જ નહીં એવું એને લખ્યું છે ભાઈ મને કોઈ કેતા નહીં યાર એમ કે હું એ વશ થઈ ગઈ છે શાસ્ત્ર વશ છે રાજા મારે વશ છે એ થાય કોઈ રાજકારણી કોઈ નો થયો કોઈ નું ન થાય એવું છે શાસ્ત્ર નો કઈ અંત ન લઈ શકાય પણ નારજી બહુ સરસ ભક્તિ શાસ્ત્ર માં છે કે બધા સાધનો ભક્તિ મેળવવાના છે પણ એની સામે એક જ લખ્યું ભગવાનની કૃપા લેશાત્વા લેશ એટલે આ વાળ નો ભાગ તોડીને જ ટુકડો થાય ને એટલી જો મારો ઠાકોર કૃપા કરે તો તમને ભક્તિથી હવે ભરી દે એક ભાવુક થઈને ભક્તિમાં મસ્ત પાગલ થઈ જાઓ અને એની કૃપા ના હોય તો પછી વિષયો સાંભળે ને ધન સાંભળે સ્ત્રીઓ સાંભળે દીકરાઓ સાંભળે જગત નીકળે જ લોચો નીકળે જ નહીં એ જગતપતિ છે આટલો વાળના અગ્ર ભાગ જેટલી જો આમ કરુણા કટાક આમ કરી દે વાત પૂરી થઈ ભગવાનની કૃપા શું ના કર્યો છું પેલા ભાઈ કહે હરિભક્ત કે વાત તમારી સાચી આમ તો બે કૃપા છે મારે ભગવાનની કૃપા કહેવાય એને સંતો કૃપા છે કારણ કે સારું જીવીએ તો સંતો રાજી થાય સાચા સંતો રાજી થાય અને સાચું જીવીએ તો ભગવાન એ રાજી થાય પણ એક વાત છે કે આમ તો હું એમ ન કહી શકું કે થયું મારું ભાગ્ય બદલાયું હા પણ મને કથામાંથી સંતોના મુખેથી જીડ્યું કે ભગવાનનું નામ જપ કરે તો એના દારૂણ દીખો ટળી જાય વાદળા જેવા દુઃખ આવતા હોય વિપત્તિઓ આવવાની હોય તો ટળી જાય એટલે ત્યારથી મેં એવું મંડી પીડ્યો કે ભગવાન નું નામ સ્મરણ બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગરીબાઈ તો હતી ને ધન ધોત કઈ હતો ની નવરો હતો ખૂબ ભજન કર્યું પણ જેમ જેમ ભજન વધતું ગયું એમ મારી ગરીબાઈ છે ને સીમાડા વળોટી ભાગતી ગઈ છે એ હકીકત છે બસ એટલે ભગવાનના નામથી મારું દારિદ્ર ટળ્યું છે આ મારો અનુભવ છે એટલે ભજન હજી ચાલુ છે ને કરું છે મેટ કઠિન અંક ભા લે પણ તમે સવાર ઉઠીને આજે તમે સુતી વખતે સવાર ઉઠીને પાંચ માળા કરી લો જોવા માંડો ભાઈ બદલી ગયું નહીં મંડી પડવું પડે કાનનગઢમાં રામદાસજી સ્વામી થયા એમણે તો કેલ્ક્યુલેશન કરીને આપ્યું છે કે આટલા કરોડ કરે એટલે આટલો ફેરફાર થાય એટલા કરોડ કરે એટલે આટલો ફેરફાર થાય એવું બધું એમણે લખ્યું છે એમ કરતા કરતા તેર કરોડ જપ સુધીની એમણે બધી અસરો લખી છે ભગવાનના નામના જપને તેર કરોડ જપ કરે એટલે આટલો ફળ થાય એવું લખ્યું છે તો જેની જેટલી શ્રદ્ધાઓ આમ તો એક નામથી પણ પલટે પણ બદલાવાની તાકાત ભગવાનના નામમાં છે જીવ કરે તો થાય છે પડવું નહી આવડે ની શું નકામ ગુચવાઈ જા પણ નવી નવી રેખાઓ પણ ફૂટે છે એ સતત આવું બધું થઈ જ રાખતું હોય છે ફેરફારો નથી થતા એવું નથી એ રેખાઓ નવી નવી ફૂટતી જ હોય છે એટલે જો એમાં સત્કર્મો થાય સતભજન થાય તો જરૂર આપણું ભાગ્ય પણ બદલાય છે બદલવાની તાકાત સંતકૃ છે જ પણ ભગવાનની કૃપા માટે સારું જીવે અને ભજન કરે મેટ કઠિન કુઅંક ભાગ હાથમાં કોઈ બહુ સરસ ચીજો હાથમાં માળા તો લઈ જાવ હાથની રેખાઓ બદલી જશે આટલો જ ટુકડો પણ કેવો મીઠો હાથમાં માળા તો લઈ જાવ હાથની રેખાઓ બદલી જશે બદલી જ આપણે ઘણા એવા આપડી દ્રષ્ટિએ પણ ઘણા જોયા છે એવા કે આમ તમે જોવો તે લાગે કે આ દુખી થઈ થઈ મરી જાય એવા હોય પણ મારા ભજનમાં એવા લાગ્યા હોય તો સુખના ઢગલા હોય અને એને આપણે પૂછીએ તો એમય કહેવાય સાચું મને તેવા ઘણા મળ્યા કે સામે વાત તકલીફ ની તો હોય જ પણ ભજન કર્યા રાખીએ તો કેમ ઠાકોરજી પૂરું કરે છે એ ખબર પડતી નથી એવાય ઘણા તમને એવા અનુભવ છે કેમ પૂરું કરે છે એ ખબર પડતી નથી થઈ જાય છે આવી જાય છે બધું થઈ જાય છે બસ ક્યાંથી થાય છે કેમ થાય છે એ બધું જોયે રાખ એનો તમારે તો આપડે આ કાળુ ભગત કઈ ન હોય હા નરસિંહ મહેતાજી હાલતું હોય પણ બધા વ્યવહારો એમને રાખે ઉકલે જ રાખે સારી રીતે કેમ થાય છે એ કઈ ખબર પડે ભગવાન ભજન કરે તો આ બધું થાય છે અને ભાગ્ય ન બદલે કે મારા તમને વચનોમાં અણવિશ્વાસ હોય કારણ કે હોળી કે આ તો બોલવું એટલે બોલવું બોલવા શીખ્યા એ ગમે બોલ નાખે એવું છે પણ તમને ઓથેન્ટિક વાત કેટલો વિશ્વાસ હજી આવે આપણને એ પછીની વાત છે પણ જો વચનામૂર્ખ ભગવાન સ્વામિનારાયણના સ્વ વાણી છે તમે કેટલી વાર સાંભળ્યું હોય છે આ જ હશે પણ છતાં ઇજ ઇટ ઇઝ વાંચવાનો મારો શું કામ આગ્રહ આ વખતે અત્યારે અમૃત વાણી જો ક્યારેક કયા કાળમાં જેમ ટચ થઈ જાય તો કામ થઈ જાય આપણે શું માની બેન વાંચતા હોય એમ વાંચી અને વિચારે તો જ એમાંથી અર્થો ને ભાવ પ્રગટ થાય પ્રથમ નું સિત્તેરમું વચનામર છે આના ઉપર આપણે પ્રવચન કથા થઈ ગઈ છે વિસ્તારથી પણ અહિયાં બહુ મજાની વાત છે એટલે આ ભાગ્ય બદલવાની ત્યારે જસકાના જીવાભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે ભગવાનનો અડગ નિશ્ચય કેમ થાય કારણ કે આપને તો જો ઠીક લાગે ત્યાં સુધી ભગવાન સારા અને મનનું ધાર્યું ન થાય કઈ નથી આ બધું હંભંગ છે બધું ભગવાન ભગવાન કોને જોયો ભગવાન તો બધું ઠીક છે મારા એક એક કીધું બીજે કીધું બહુ ખીજાઈ જાય છું કે હશે બીજા માટે મારા માટે કઈ નથી કઈ વાંધો નહીં अडग निश्चय के नित्यानंद स्वामी बोलया कहे कुी थकी सेटे रही सत ना समागम अतिशय राख तो सन्तें कर अड निश्चय जो कुंगी ना संग करिए तो अडग निश्चय न थतर साचो पीजी महाराज जवाब आप जुदो तरह श्रीजी महाराज, महाराज बोलया जे लियो अमे एनो उत्तर करें એનું કારણ શું છે આ ઉત્તર બદલ્યો જસકાના જીવાભાઈએ અંતરમાં જે છે ને એ વાત પૂછી છે શાસ્ત્રમાં શું છે એ નથી પૂછ્યું નિત્યાનંદ સ્વામી શાસ્ત્ર વાત કરી પણ પેલા એના અનુભવમાંથી પૂછ્યું છે કે મને આમામ ડગે છે કે આમાં ન થવું જોઈએ અથવા તો કોઈ હરિભગત ના આમ ડગ્યું છે એ ન થવું જોઈએ એ એનો પાયો છે એ પાયો તો અંતરિયામી જ જાણી શકે ને એટલે મહારાજ કીધું એને જે પૂછ્યું છે એ હવે જવાબ દઉં શું છે કે ભગવાનનો ક્યારેય ડગે નહીં ત્યારે શ્રીજી મહારાજ કે લ્યો અમે ઉત્તર કરીએ ભગવાનનો નિશ્ચય કરવો તે એકલો પોતાના જીવના કલ્યાણ ને અર્થે જ કરવો મારી નાખ્યા કઈ માગવું જ નહીં પણ કોઈક પદાર્થની ઈચ્છા કરીને ન કરવો અને જો હું સત્સંગ કરું તો મારો દેહ માંદો છે તે સાજો થાય વાંજ્યો છું તે દીકરો આવે દીકરા મરી જાય છે તે જીવતા રહે નિર્ધન છું કે ધનવાન થાઉં કે ગામ ગરસ ગયો છે તે સત્સંગ કરીએ તો પાછો આવે એવી પદાર્થની એવી એવી જાતના પદાર્થની ઈચ્છા એ રાખીને સત્સંગ ન કરવો અને જો એવી જાતની ઈચ્છા રાખીને સત્સંગ કરે અને એ પદાર્થની ઈચ્છા પૂરી થાય તો તો પાકો સત્સંગી થઈ જાય જો ઈચ્છા પૂરી ન થાય તો નિશ્ચય ઘટી જાય સાંભળજો કે બહુ નામનો મહિમા થતું નથી આ એક બહુ બેઝિક માર્મિક વાત છે જો જીવમાં ચોંટી જાય ને તો બહુ સારી છે હાવ આડ વાત છે પણ આમાં અત્યારે અહીં આવી છે ને એટલે કહી દઉં છું કે આપણે જે જોઈતું હોય એ ઠાકોરજી પાસે પેલા હાવ મૂકી દઈએ ને તો આપે આ બહુ વિચિત્ર છે જ્યાં સુધી પકડી રાખીએ ને તો જલ્દી સામુ ન તમે જોજો બહુ એવું છે અને જયારે જે વસ્તુને હાવ સુહાદ ટળી જાય ને ત્યારે એ વસ્તુ ઢગલા બંધ આવે જેને હાવ દુનિયાના માન પડી ન હોય એવું થઈ એને બહુ માન આવે અને જેને પછી હાવ પૈસા ને હાવ સાધુ સંતો હાવ છે ને પૈસા પૈસો હાવ ઉડી જાય થાય છે ને ગડમ કરે છે એટીચ્યુડ જે છે એક ચર્ચું ને તો એના મુખ્ય પાદરી થવાનું એક જણા બહુ મનમાં વારે વારે સિલેક્શન થાય ને રહી જાય વારે વારે સિલેક્શન થાય રહી જાય ને એટલું એને ઓલું થાય કે માણું હું આટલો કેપેબલ અને મને જ તારવી દે છે મનમાં એવો ધૂંધ હોય પણ પાછો પાંચ વાર રાહ જોવે પાછું બધું કરીને આવે વળી રહી જાય એવી રીતે વીસ વર્ષ વહી ગયા કેટલું ધીરજ પણ પછી વીસ વર્ષ જ્યાં છેલ્લે એને થઈ ગયું પછી પાછો વળી ગયો હવે જોઈતું જ નથી ભૂખ્યાય જોઈતું નથી બસ હાલ નિરાલંબ કરીને મનમાં થઈ ગયો તો છઠ્ઠી પાંચમી વાર થયું ને તો હામે થી ગોતતા ગોતતા એવા કે હવે અમારે તમને મોટા કરવો એટલે અમારે થવું નથી ના અમારે તમને જ કરવા મૂકી દીધું ત્યારે એ મનમાંથી નીકળી ગયું ત્યારે ઉપરથી કઈક વરસે આવું બહુ એક બહુ મરમ ભરેલી આ ભગવાન સૃષ્ટિ છે વચનામ આવે છે ને કે કઈ ઈચ્છે તો સકામ કેવાય નગવાન એને બળાત્કાર પોતાના ધામ ને ઐશ્વર્યો મૂર્તિ આવે છે બળત્કાર બતાવે રાખે તો બહિર દ્રષ્ટિ છે બહાર વૃત્તિ છે અને ન ઈચ્છે તો બલાત્કાર ભગવાન એને બધું દેખાડે જો આ કેમ બંધ કરી જો પણ હવે એ કેમ નીકળે અંદર ભર્યું હોય છે ને માર્મિક વાત હે સ્પૃહા છે આ બહુ હવે આ તમને આ પોઝિટિવ નેગેટિવ થિંકિંગમાં આ ક્યાંથી આવે તો એ બાંધવાની વાત આવે એટલે બધી વાતો જુદી છે ઠાકોરજી નું ગણિત જ જુદું છે અહીંયા તમે આવો બધો એ મૂકી ગયો તો આપોઆપ એમ ઈ બાંધી આપે બીજું હવે આ બોલા તમે પોઝિટિવ થિંકિંગ નેગેટિવ થિંકિંગ ને ક્યાંથી મેળ પડે તમે લક્ષ આવું ક્યાંક બાંધ્યું હોય એ બધું તમે મૂકી દો તો લક્ષ બાંધી આ ઠાકોરજી ગણિત જ જુદું છે એક જણાને એકવીસ લાખની લોટરી લાગી આ બધી આડી વાત ઉપડી જો આ વચન માં છે પણ આવી જાય છે તો ભગવાન નું ગણિત બહુ જુદું છે આ બીજી વાત તમને કહું એટલે એક જણા ને લાખ ની લોટરી લાગી એટલે કોઈએ એને પૂછ્યું કે તે નંબર કેવી રીતે પસંદ કર્યો તો કે મને છે ને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં મને એવું દેખાણું ને એટલે આંકડો ભરી દીધો મેં તો કે એવો શું ભરાણો તો હાથ ચોક એકત્રીસ સાત ગુણ્યા ચાર બરાબર એ એકત્રીસ થાય એટલે મેં એકત્રીસ નો આંકડો ભર્યો અનુમાન લોટરી લાગી મૂર્ખ હાથ ચોક એકત્રીસ થાય હાથ ચોક અઠવી થાય એકત્રીસ નો થાય પણ વાત એ છે કે અઠવી ભીર્યો તો મન લાગત નહી એટલે આ ગણિત છે ને એ ઠાકોરજી ના ગણિત જુદા છે બોલો જોયું તમે એ ત્યાં હા ચોક અઠાવીસ નો થાય એકત્રીસ થાય હવે આનું શુકરું આપણે આમ ખોલી ખોલી ને કરીએ રાખીએ અઠ્યાવીસ જ થવા જોઈએ એનું ગણિત આખું જુદું છે એટલે જો ચાહતે બો બો પેલે છોડ દો બાદ જો ચાહે ચાહે ગાય વેલા તમે જે ચાહો છો મૂકી દૂકાય માથાકૂટ છે અને જે વચનશીલ પુરુષો છે એ શા માટે થયા બધું મૂકી દીધું પછી હવે જે ઈચ્છે છે એ થાય જોયું ને હા ચોખેવી ન થાય એકત્રીસ થાય અને ઓલો પેજ તમારે આ પર્સનાલિટી ડેવલપમેન્ટમાં તમને કહે છે કે રાજગી પકડી જ રાખો છોડતા જ નહીં કે એમ જે તમે પીગડ્યો હોય એ છોડતા જ નહીં આમાં એમ કે તમે પેલા બધું છોડી દો છે ને ઉલટું પછી બધું મળશે બધું એવું છે ભાઈ ભગવાન આશરો કરે તો દુનિયાનું જે જોયતું એને ખબર છે આપડે નાના હતા સાવ નાના છોકરા હતા ત્યારે આપણને ખબર પડતી કે આપણે શું જોઈ છે કેવા કપડા જોયે કેવી સ્કૂલ પસંદ કરવાની છે નાના પાંચ વર્ષના હતા કઈ ખબર હતી એ બધું કોણ કરતું કોણ કરતું બાપુજી કરતા બાપુજી કરતા ને કે આને આ સ્કૂલમાં મૂકવાની આ ઇંગ્લિશ મીડિયમમાં નામાં મૂક્યો એ કર્યું નાના છોકરા ખબર છે છ વર્ષના નથી ખબર ને મોટા થયા પછી આપડે કરવું પડે છે ને ત્યારે બાબુજી શું કે તને ઠીક પડે એમ કહે એમ જ કે છે ને બસ આપણે મોટા થઈ ગયા એટલે એ કે તને ઠીક પડે એમ કહેવાગળી આપણે નાના બાળક થઈ જાય તો એના જવાબદાર આવી પડે એ જ ગોઠવે આના મુકાય આના મુકાય આના એ મુકાય એ પણ આપણે મોટા ઢગાઢ થઈ જ બેઠા એટલે એ તો ભાઈ તું તારી રીતે કરીને તને ફાવે એ સ્કૂલ માં રે મારી સ્કૂલ માં ન ફાવતું હોય તો તારી સ્કૂલ માં રે એટલે જો ઈચ્છા પૂરી ના થાય તો નિશ્ચય ઘટી જાય માટે સત્સંગ કરવો તે પોતે પોતાના જીવના કલ્યાણ ને અર્થે પણ કોઈ પદાર્થની ઈચ્છા તો રાખવી જ નહીં કાંજે ઘરમાં 10 માણસ હોઈએ અને દસે નું મૃત્યુ આવ્યું હોય તેમાંથી એક જણ જો ઉગરે તો શું થોડો છે કે હાથમાં રામપાતાર આવવાનું હોય શકો માગવાનું આવવાનું હોય અને રોટલા ખાવા મળે તો શું થોડા છે સર્વે જનારો હતું તેમાંથી એટલું રહ્યું તે ઘણું છે એમ માનવું એમ અતિશય દુખ થવાનું હોય તો એમાંથી સાંભળજો એમાંથી પરમેશ્વર આશરો કરીએ તો થોડુંક ઓછું થાય તો ખરું પણ જીવને એ સમજાતું નથી ભગવાનનો આશરો કરે ત્યારે થોડુંક ઓછું તો થાય પણ એ જીવ સમજાતું નથી સુ કાંટેઠે ઠળી જાય એટલો તો ફેર પડે લે આટલો ફેર પડે કેટલો સુળી લખી હોય ફાંસી લખી હોય અને ઠોકર વાગીને કામ પૂરું કરી દે એટલો તો ફેર પડે આટલો કઈ ઓછો આ કોણ બોલે છે મને કાંટો ન વાગે તો એવું ન થાય પણ આપણે તો કાંટાની ફરિયાદ છે ને તે એક વાર્તા છે પછી શ્રીજી મહારાજે વાર્તા કરી દાદાના દરબારમાં કે એક ગામમાં ચોર બહુ રહેતા એક ચોર સાધુ તેને ચોરી કરવા ન જવાનું અને બીજા ચોર હતા તે ચોરી કરવા ગયા તે એક રાજાનો ખજાનો ફાડીને ઘણું ધન લઈ આવ્યો અને સૌએ મહુમા વેચી લીધું તે પૈસા બહુ આવ્યા તે સાંભળીને તે જે ચોર સાધુ પાસે આવતો હતો ને કાંટો લાગ્યો હતો તેના મા બાપ ને સ્ત્રીને સગા સંબંધી સર્વે એને વધવા લાગ્યા જે તું ચોરી કરવા ન ગયો અને સાધુ પાસે બેઠો એમાં આપણું ભૂંડું થયું તે ને તે ચોર ચોરી કરીને લાવ્યા તો કેટલાય રૂપિયા એમને આવ્યા એમ વાર્તા કરે છે ત્યાં રાજાનું લશ્કર આવ્યું તે સર્વે ચોર જાલીને સુળીએ દીધા તે ભેળો આને પણ જાલીને સુળીયે દેવા સારું લઈ ગયા કોને કાંટો વાગ્યો તેને કારણ કે આખું ગામ જ ચોર હતું પણ આને જયારે લઈ ગયા ત્યારે તે સર્વે ગામના માણસે તથા સાધુઓએ સાંક પેલા સાધુએ કે આ ચોરી કરવા નહોતો ગયો એને તો કાંટો વાગ્યો હતો ત્યારે તે ઉગ્યો એમ સત્સંગ કરે છે તેને સુળી જેટલું દુઃખ હોય તો આમ કાંટે મટી જાય છે હવે હવે જે વાત છે ને સાંભળવાની તો એ મજા છે આટલું તો મેં કીધું કારણ કે આમાં ઘણા વચરામત ખોલે જ નહીં એવા નિયમ હોય છે એટલે આપણે આ બાને વાંચીએ તો એને અમૃતવાણી વંચાય ને કાજે હવે સાંભળજો તે સુખ હોય તે કાંટે મટે છે કારણ આપે છે કાજે અમે રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે કે તમારા સત્સંગી હોય તેને એક વીંછી દુખ આવવાનું હોય તો મને એક એક રૂવાડે કોટી કોટી એટલે કરોડ કરોડ એક વીંછી દુઃખને એક રૂવાડે એક એક કરોડ વીંછી નું દુઃખ થાવો પણ તમારા સત્સંગીને તે દુઃખ થાવો નહીં અને તમારા સત્સંગીને પ્રારબ્ધમાં લલાટમાં म पातर लख्य भीख मगी जीवन लाइव मेरा सत्संगी ने अन्वस्त्र मैंने आप स्वामी पास माग्यू तर मैंने रानंद स्वामी राजी थी वर आप जो कोई सत्संग करे व्यवहार दुख थानु लख्यू हो તો પણ પદાર્થ નાશવંત છે માટે તે પદાર્થની ઈચ્છા કરીને સત્સંગ કરે તો એને નિશ્ચયમાં સંશય થયા વિના રહેજ નહી સત્સંગ કરવો નિષ્કામપણે પોતાના જીવના કલ્યાણને અર્થે કરવો તો અડગ નિશ્ચય થાય આવી તો ઘણીક વાર્તા કરી હતી પણ આ તો દિશ માત્ર લખી છે એથી વચનામ્રતમ ગરડા પ્રથમ નું સિત્તેરમું વચનામ્રતમ થઈ લો પ્રારદ બદલવાની વાત છે ને સુળીનું દુઃખ કાટે મટી જાય વ્યવહાર લખ્યું હોય તો ન થાય અન વસ્ત્ર મળે બધું આવું માગ્યું છે ગાદી બેસતી હોય એટલે પ્રારો બદલા બદલતા જ ને પણ છતાંય સંશય જીવને ટળે નહીં અત્યારે આ જેને જેને જે મળ્યું હોય છે એ બધાને એ છે કે અમાર ભાગ્યનું છે ક્યારેય એવું વિચાર આવે છે કે આપણું નહીં હોય વિચારો સાધુ નહીં એમ હોય કે આ અમારા ભાગ્યનું છે ગ્રસ્તો નહિ હોય કે આ તમારા ભાગ્યનું છે પણ બદલ્યું છે કેટલું શું ખબર હે ભાઈ રહસ્ય બહુ મોટી વાત છે સમજવાની હમ તે ચલાળા ગામ છે અમરેલી પાસે એક બે વાત કેવી છે ત્યાં ગુણાતીતાનંદ સ્વામી ના મુખ્ય શિષ્ય બાલ મુકુદાસજી આપડે ગુરુ પરંપરા આવે એ સંત મંડળ સાથે ચલાળા મંદિરમાં હતા સાથે વીસ પચીસ સંતો એ બધા બેસીને કથા વાર્તા કરતા હતા સાત આઠ નવ વાગે તે પેલા સાધુ કે સ્વામી હાલ મુકુદાસ બોલો કે ગુણાતીતાનંદ સ્વામી ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ એમ કીધું છે કે જે બેઠા બેઠા ભજન કરે એને મારે બેઠા બેઠા ખાવા દેવું ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું છે સ્વામી કે જે ભજન કરે એને તો મારે બેઠા બેઠા ખાવા દેવું તે હે સ્વામી આ સાચું હશે લે વિચાર કરો એ પેઢીના સંતોને બાળ મુકુદાસ સ્વામી ને કે ગુણાતીતાન સ્વામી આવું કીધું ગુણાતીતાનંદ સ્વામી ની વાત જો એને એમ નથી કીધું કે જે ભજન કરે એને સ્વામિનારાયણ બેઠા બેઠા ખાવા દો વાત સાંભળજો પાછી એક એક શબ્દ એને શું કીધું કે જે ભજન કરે એને ગુણાતીતાનંદ સ્વામી કે મારે બેઠા બેઠા ખાવા દેવું એક અર્થ એમ બીજો અર્થ એમ પણ કરો કે ભગવાન સ્વામિનારાયણ આમ કીધું છે કે ભજન જે કરે એને મારે બેઠા બેઠા ખાવા દેવું એવું સ્વામીએ કીધું છે બે અર્થ છે સ્વામી એ શું કીધું કે મોટાના વચન કઈ ખોટા ન હોય તો કે સ્વામી કેમ ખબર પડે સ્વામી કે કરો ખતરો આપણે ઉભું જ નથી થવું જો તમે વાત જુઓ મજા એ કે આજે તમને એમ છે ને તો આપડે કોઈ ઉભું થવું નથી ભંડાર જવું નથી કોઈનું સીધું સામાન લેવું નથી કઈ રસોડું કરવું જમાડે આપડે ભજન કરવું હાલો કથા મૂકો બંધ લ્યો સૌ માળા મંદ ને ભજન કરજો બીજી કઈ વૃત્તિ રાખતા નહીં કોઈ રોટલા ચિંતા કરતા નહીં સામેદાની મૂર્તિ ની કરજો અને ભજન કરો જોવો આપડે જોઈએ શું થાય છે આમ રોકડું બેસે છે કોણ ભાઈ વાતું જ કરે છે ખાલી બધા અને આ તો બધા પચીસ જણા કરી પેલા પોતે કસોટીએ ચડે ત્યારે સામે ભગવાન અને સાધુ પણ કસોટીએ ચડે બેસી ગયા બાળા એ વજન લાગી પડ્યા એમાં કોકને થતું છે કે આ તો ભરી ગયો હવે આ તો હવે અમારે આજ ના કાલે બે હીરો ત્રણ દી ઉપવાસ થાય તો હું ખબર હે ભગવાન બે ત્રણ દી કાઢના પછી એના કરતા કઈ વાત કર્યા રસોડું કર્યું સારું પણ બેસે જ મજા ભજન કરાવ મજા ને હવે એમ કરતા કરતા અગિયાર વાગ્યા આઠ વાગ્યા બેઠા તા નવ દસ ને અગિયાર ત્રણ કલાક થઈ ત્રણ કલાક શો હોય ત્રણ કલાક સુધી ભજન ગાડા ત્યાં બળદગાડા નું પાણી પીવડાવવા ગામને બળદના અભેડા હોય ત્યાં ઉભી રાખી જાન ત્યાં કોઈ સમાચાર દીધા કે આ તમારો ગુરુ બાલ સ્વામી છે હે શું વાત કરો છો મારા ગુરુ અહીંયા હોય તો પેલા જાન ને કે ઉભારી ગયો દર્શન કરવા તો મારે જવું જ પડે ને જવું તો ખાલી આયથી ન જવાય આપડે બ્રાહ્મણ છે આપડી પાસે મોતીયા લાડુ દૂધમાં બનાવેલા છે દૂધમાં બનાવેલી છે સાધુ ને આપણે લાડવા જમાડ્યું હવે એ બધું ટોપલા લઈ લે આવ્યા અને આવીને ઉપડકારા મારતા મારતા આવ્યા ગુરુ જય સ્વામી નારાયણ બાલ મુકુદાસ સ્વામી જોયુ આવીને ટોપલા મૂક્યા ધબો ધબ દં આવો મારો જમો બાલમુકુ સ્વામી કે સંતો ઉઠો મોટા ના સાચા મેળ્યા જો થયો ને ભજન કરે તો મારે બેઠા બેઠા જમવા આ વાત ના સંદર્ભમાં સ્વામી પાસે ત્યાં એમ બોલ્યા કે ભાઈ ભજન કરે એને રોટલા આપે એવું નહીં લાડવા આપે આ તો રોટલા વાત હતી ને એટલે સ્વામીએ તો આમ ફૂલ ફોર્મ વાત કરી કે ભાઈ ભગવાન સ્વામી નારાયણે કીધું છે મોટા ગુણાતી તાના કીધું છે ભજન કરે રોટલા નહી લાડવા દે કે એમાં ઈ એવો જ્યારે ઉલટી ખોપડી હવે એને ખબર કે રસોડામાં અડદની દાલ ને રોટલા છે અને આ સ્વામી તો એમ કે છે કે લાડવા જમાડે એને મનોમન બેઠા બેઠા નક્કી કરી નાખ્યું આજ જો લાડવા જમાડે તો મારે સત્સંગી થાવું હવે એ સત્સંગી નતો એ તો ખાલી આમથી ભગવાન સ્વામિનારાયણ નો આશ્રહ કરે એનો ભજન કરે સ્વામિનારાયણ સ્વામી ના ભજન કરે કંઠી પહેરે વર્તમાન ધારણ કરે તો ગુણાતીતા સામે ભગવાન સ્વામિનારાયણ કીધું છે રોટલા લાડવા બેઠા બેઠા ખવડાવે તો એટલે મનોમન નક્કી કરે એને ખબર છે કે રોટલા દાલ ને અડદ ની રોટલા જ છે રસોડા માટો મારી આવી હોય છે હવે લાડવા ખવડાવે તો મારે સત્સંગી થઈ ના આવે સાધુ નો વારો બજારે જોજો એમને વાવ્યું હવે તો બેસી ગયો અને આ તો કથા વાર્તા હાલે હવે એ જ વખતે શું બન્યું બાજામાં બાજુમાં રૂગનાથપુર ગામ છે ને અર્જણ ભગત બઉ સારા હરિભગત હવે એને એવી અનુભૂતિ થઈ આગલા બે દિવસ પેલા કે જાણે ભગવાન સ્વામીના વિમાન લઈને તેડવા એમાં તેડીને લઈ ગયા અને એનું વિમાન મહારાજે એની દીકરીના ખેતર ઉપર બાજરો લોથે દાણા થઈ ગયા એમાં એક એક લોથે પાંચ પાંચ ચકલાઓ બેઠા ચણે એટલે એને થઈ ગયું કે મારી દીકરીનું ખેતર ચકલા ચણી જાય તો મારી દીકરી શું ખાશે એ વાસના જાગી એટલે મહારાજે ઓલા વિમાનમાં બ્રહ્મચારી મુરજી સાથે હતા એમને કીધું બ્રહ્મચારી શું ગંધાય છે તો કે મહારાજા લોકો જ ગંધારો છે તો કે ના વિમાનમાં ગંધાય છે તો મહારાજા ભગતની વાસના તો કે મારો ધક્ પાછા નાખ્યા હેઠા સમઢિયાળા બેઠા છે તો બ્રાહ્મણો પાસે એ મોતીયા લાડુ અને દૂધમાં બનાવી સેવ ગાંઠિયા બનાવીને માથે ટોપલા મજૂરો પાસે ઉપડાવી અને એ સમઢિયાળા અને અહીંયા તો બેઠો હતો બે ત્રણ માણસો હરે અને ટોપલા ઉપાડી ને સભામાં પ્રવેશ કર્યો સ્વામી ની પાસે જેવા દંડોદ કરવા ગયા ટોપલા મૂક્યા છે બાલ મુકુદાસ એમ કે અર્જુન ભગત વાસના ટાળવા આવ્યા ને બાપા સંકલ્પ કરીને આવ્યો છું મોતિયા લાડુ દૂધમાં બંધાવ્યા છે બધી લાવ આજ ને આજ થાળ માં ધરાવો આજ ને આ બધા જેટલા હરિભક્તો છે જેટલા સાધુ છે બધા જમાડો ઓપ મને કંઠી પહેરાવો એટલે પ્રારબ્ધ બદલે છે આપણને કેટલું મેળવું છે એ આપણને ખબર નથી ભગવાન નો આશરો કરે ભગવાન નું ભજન કરે અને જીવ દઈને મંડી પડે તો ખરેખર જે કઈ નબળું હોય બધું હટીને આગું જાય એ તો સો ટકાની વાત છે અને જો એક ગોળી લઈએ પાંચ પૈસાની પાંચ કાવડિયા ની દોઢ રૂપિયા ની ગોળીઓ આવે એ લઈએ જો માથું મટતું હોય પીડા મટી જતી હોય તો ભગવાન નામ અમૂલ્ય છે એ લેવાથી શું પીડા ન મટે દસ પૈસાની ગોળી પણ જો દરજ મટાડી દેતી હોય દસ પૈસાની ગોળી લ્યો નિરાતી હોય તો ભગવાન નામ તો ઊંઘાડે પણ દવા દવાની રીતે માણસ નહીં લઈ શકતા હોઈએ હોય શકે કારણ કે પદાર્થ છે ને એમાં જ્ઞાનની આવશ્યકતા નથી વ્યક્તિમાં જ્ઞાનની આવશ્યકતા છે ભગવાન સ્વરૂપમાં જ્ઞાનની આવશ્યકતા છે સમજુ આ બલબથી હું અડું તો ઠરી ગયું છો બાળી જ નાખે એમાં એ જોવે ગ્ર સાધુ છે કઈ જોવે નહી હમ પણ ભગવાન નામ સ્મરણ સાધના સ્વરૂપ એવું છે કે એમાં જ્ઞાન હોય તો સફળ થવાય એટલું જેટલું જ્ઞાન જેટલો ભાવ જેટલો પ્રેમ અગ્નિરે ગમે એટલો પ્રેમ કરો તો એ થોડો આપણે વહાલ આપે હે આ તો પ્રેમથી આવે છે ભાવના ને જો એક નામ લ્યો તો કામ થઈ જાય અને ઘણા નામ લ્યો ત્યાર પછી થાય ભાવના ઉપર નિર્ભર છે પ્રારબ્ધ તાળી નાખે મેટ કઠિન કુ અંક ભા લખે તાળી છેલ્લી વાતો સ્વામી નારાયણ મહામંત્ર તો મહાબળિયો છે એનાથી જપથી એના જપથી તો કાળા નાગના ઝેર ઉતરી જાય વિષય ઉડી જાય અને જીવ ભ્રમરૂપ થઈ જાય એવો આ મહાબળિયો સ્વામિનારાયણ મહામંત્ર છે માટે એ સાંભળજો ચાલતા ચાલતા ખાતા પીતા નાતા સ્વામીનારાયણ સ્વામિનારાયણ ભજન ગુણાદિત લીટી મહાબળિયો મહામંત્ર છે કાળા નાગના ઝેર ઉતરી જાય જીવ માંથી વિષયો ઉડી જાય અને જીવ ભ્રમરૂપ થઈ જાય એવો આ સ્વામિનારાયણ મહામંત્ર બળિયો છે માટે એ ભલા સૌ ભજન કરજો કોને કીધું હવે એ જેટલું સમજી શકતા હોય છે આપણે તો નહી સમજી શકતા હોય ફાટસર ગામ છે ને પાંત્રીસ વર્ષ પહેલાની આ બનેલી ઘટના મેં હરિભગત મેં પણ દર્શન કર્યા છો રાગજી બાપા હતા ત્યાં હવે એને ખેતર સાફ કર્યું હવે ત્યારે દવા કરવા ઉના જવાનું વાહનોની સગવડતા આજના જેવી પણ કાંઈ ની રસ્તા ન હોય જવાનું આ બધી માથાકૂટ કેટલું બધું થઈ જાય સમય પણ કયો સમય કરડ્યો હોય એ પાછું એવું ને કોણ હોય ગામમાં કોઈ હોય નહિ મુશ્કેલી અને હોય તો સાધન મંત્ર તંત્ર વાળા ને આમ કે ન્યા જાવ દોરો કરો એમાં કોઈ સત્સંગ જાય નહીં એટલે ઘરના ને બધા એકદમ ચિંતા થઈ જાય ને કે આનું કરવું શું ભગત મીઠા ભજન કરો અને ઘરના ને કીધું ભાઈ થાય તો દવા કરો નહીતર આ સુખી શું છે એની પાસે જઈને ભગવાન પાસે રહીને શક લેશ માટે ભજન કરો આપડા થાય તો કરો નહીતર કઈ નઈ બીજું ઔષધ ઉપચારો બસ ભજન કરવા માંડો ને સૌ મીડા ભજન કરવા પણ કુટુંબીઓ સાધન સગવડતા કરવાની ભગત જોર જોર થી ભજન કરે તો કરના એ બધા ભજન કરવા હે મહારાજ બચાવજો પ્રભુ કરનાઓની મૂંઝવણ ને જોઈને એ જ ક્ષણે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થી ભગત દર્શન આપ્યું ભગત બધા કુટુંબીઓને કહી દો ભજન કરે આપણે ક્યાંય જવું નથી તને સારું થઈ જાય છે મંડો બધા ભજન કરવા સામે સામેદા એ પોતે બોલે અદ્રશ્ય થઈ ગયા એટલે ભગત કે એ મૂકી મારો બાપ આવીને કહી ગયો છે હલો ભજન કરો ધૂમ કરો ધૂમ કરો લેવો બોલો મંડઈ પડ્યા ભજન કરવા માંડે અડધો અડધો કોણો કલાક જેવું થયું કર્યું ભગતને આખા શરીર માંથી સંપૂર્ણ ઝેર ઉતરી નરવા એમ એ ભગત ને દર્શન કરેલા હવે અત્યારે છે કે નહીં મને ખબર નથી પણ કાળા નાગના ઝેર ઉતરી જાય સપાટા બંધ એનો જો આનો એવો અર્થ કોઈ ન કરવો કેવું જીવ જંતુ કર્યું હોય તો પછી બેસી જાવ એવું અમે નથી તમને કહેતા બેસી જાવ કોઈની શ્રદ્ધાની વાત છે પણ આમાં શું જોયું એક વસ્તુ યાદ રાખે થતા હોય તો ઉપચાર ઔષધ કરવા માટે જવું થાય એટલું કરવું પણ હવે ન સગવડતા થાય શું કરો ન હોસ્પિટલ નજીક પડે બાજુમાં હોસ્પિટલ ના હોય ગામડે ડોક્ટર ની સગવડતા ન હોય કોઈ બીજું સાધન સામગ્રી ન હોય કઈ વીછી જીવ કઈ પણ કર્યું હોય તો આ ઈલાજ છે એ કરો ને હ અને એમાં જ ભગવાને ઉગાર્યા છે ઉગારે જરૂર બોઘરાવદર ગામ છે મોહન બાપા હતા એમને સાફ કર્યો હવે બીજી કઈ સગવડતા નહીં બીજા ક્યાંય દોરો કાંઈ નોરે તો તમારે બસ ત્યારે મને બે બાજુ આનંદ છે તમે શું કોણ બલોપત કરો છો હું ભજન થાય એટલો કરું તમે કરો બધા ભજન મીંડા કરવા ભગત ઝેર ઉડી ગયું ભગત હાજા થઈ ગયા કાળા નાગ ઝેર ઉતરી જાય એ વાત તો છે જ વિષયો ઉડી જાય વિષયો એટલે આ સંસારના ભોગ સ્ત્રી ઉડી જાય ધન ઉડી જાય બધા ખાવાના પીવાના જોવાના આખો સંસાર ઉડી જાય અને જીવ બ્રહ્મરૂપ થઈ જાય સચિદા આનંદ થઈ જાય બોલો આખા દેહ ભાવ ટળી જાય આવો થઈ જાય એના ઉપર સરસ મજાની એક પ્રસંગ છે કોઈ દંતકથા નહીં બનેલી ઘટના છે સાંભળવી છે અરે બઉ સરસ મજા પડી જાય સ્વામીના લુણાવાડા એની બાજુમાં હીરાપર ગામ છે આ પ્રસંગ હરિચરિત્ર ચિંતામણી ભાગ ત્રણ માં લખાયેલો છે એ હું તમને કઉ છુ હીરાપર ગામ લુણાવાડા ની બાજુમાં લુણાવાડા પ્રસિદ્ધ એટલે ભૂખા કાઢ નાખ તંત્ર મંત્ર તંત્ર મલિન દેવતાઓ એનો એવો જબરો સાધક એટલી બધી મંત્ર વિદ્યાઓ હસ્તગત કરેલી કે એની સામે કોઈ હું કે ચા કરે ફફડે બધા માળો બેઠા હોય ને આમ અવકાશમાં જો આમ પક્ષી આમાં વર કરતું ઉડે અને પક્ષી ગોથો ખાને નેઠું પડે આવે માત્ર આ બધા બેઠા હોય ને આમાં કુતરું નીકળતો હોય કરે તો માલું કુતરું તડ્યા કઠું પડી જાય એની અરે જો કોઈ માથાકુટ કરે માગ્યું દૂધ છાસ કઈ ન આપે તો ઓયલા હવાર માં ઉઠીને કરે ત્યારે ઇલેક્ટ્રિક મોટરો નહોતી હાથે થી વલણા કરવા ને ઓઈલા વલવવી માટીમાં ગોરસ નાખી માખણ બે કાલે પીંડો ઉતરે એવું થઈ જાય ઓઈલો એને ઘરે બેઠો બેઠો આખો માખો ચીચી પૂંચ આખો માખો ચીચી પૂછ્યું એવું કઈ કરે તે માણું બધું માખણ એને ત્યાંથી આને ઘરે પાણી ની આવે અને ઓઇલા ને ઘેરે છાસ જવી હોય ઝબરો આવે તો મંત્ર વિદ્યા હાથ નાખે હજી માખણ માખણ કાંઈ નથી માવજી શું ઘેરે માખણ હોય વિચાર કરો તમે આવો અમે કોઈ બઉ ડબડબ ડબડબ કરે તો એને ગાય મારી નાખે ઢોર મારી નાખે કોઈ બહુ માથાકૂટી કરે તેને માણસને માંદો પાડે ખાટલે પાડી દે તે ના પાણી પી શકે ન ખાઈ શકે એના પગમાં આવીને પડે તો જીવ તો રે રામ બોલો ભાઈ રામ કરી આવો માળો કઈ બોલે આમ બેઠો કઈ એવું થઈ જાય એ કઈ બે જાય ફે આખા ગામમાં એનો ત્રાસ જરાય કઈ બોલાય નઈ રાક ઉધરસ આવી હોય તો કેમ કેમ ખોખારા ખાવ છો અરે બાપા એ તો મને ઠંકું થયું એમ ઠંકું ની હો જી જોશી કરી બ્રાહ્મણ રીતે અને સ્વામિનારાયણ ભગવાન અઠંગ અનન્ય ભક્ત જોશી બ્રાહ્મણ શું નામ શું નામ શું નામ મોરારજી જોશી શું નામ મોતી જેમ ચકલો ને પક્ષી ને કબૂતર દાણા વીણતો હોય ને એમ એક એક શબ્દ વીણો ત્યારે કથા સાંભળે ત્યારે જીવ માં આવે ઉતરે સાંભળો કેમ વાંધો છે એમ કથા થાય એમ કઈ જ્ઞાન થાય ત્યારે મોરારજી જોશી અનન્ય ભગવાન સ્વામીનારાયણ ભક્ત હવે હાથમાં લીધી પછાડી એટલે માવજી હા બ્રાહ્મણ એટલે સેજે એટલે શિથાર એટલે સેજે આદર આપે ઓહો ગોરદાદા આવો બેસો બેસો એ કોતળો નાખી દીધો બે હાડ શું છે શું છે શું છે આ તે શું આદરી છે કે બાપા આખા ગામ ને શું હેરાન કરવા માંડ્યો છો જરાક કઈ કોઈ બોલ્યું ન બોલ્યું તારું ધાર્યું થયું કોઈ ઢોઢ આખર મારી નાખ કોઈ માણસ ને માંદો પડે કોઈ આમ કરી નાખે તેમના ચકલા કુતરા એનું તારું શું બગાડ્યું છે બધું આ બધું અહંકારમાં આ બધું કરે આખા ગામ ફફડે ત્યાં હું ધંધો લઈને બેઠો છો એ મરી જાય તું કાળા કામ કરી કરી આવું એને કેનારો કોઈ મળ્યો નતો અને હા મી સાચી ગયા બાપા મરી જઈશ દુઃખ ભોગવી ભોગવીને આ કાળા કામ કરીને ઓનો માવજી સુધારે કેટ બાપા ગોરદાદાંગડા મારી વિગ્યા હા હા મને તારી ખબર છે એટલે તારી સામે આવ્યો છું મને ખબર છે તારી શું છે એ ક્યાં તારે મને કેવાય તારા ગામમાં જ રહું છું આ તો મને શીંગડા ભરાવો બાપા ગોરદાદા બ્રાહ્મણ માની ને તમને ક્યારે બતાવ્યા છે ના તો તમ મન શું કામ બતાવો છો હું મારો ધંધો કરો તમારો ધંધો કરો ના મને છે દશા બગાડી નાખી છો ભટ બાબા તમારી મારાજી જોશી કે મે મારી દશાની ચિંતા કરી નથી મને તો તારી દશાની ચિંતા થાય છે આ મરી જઈશ ને તારા કાકાલે કટકા કરી નાખશે સુધરું સુધરી જા મારા જેવો કેવા વાળો હગા નહીં થાય એ તારા કોઈ નથી થતા ચૂથાઘાટ નાખશે મૂકી દે આ બધું એ લોકો ગોરદાદા મેં આમન્્યા બહુ રાખી હવે એક મંત્ર હમણાં બોલું છું હમણાં તમે ગોથું ખાઇ નેઠા પડશો ને આ હાટક્યા પાસડા ભાંગી જશે અને જો બીજો માથું થશે કે તું એમ માનેસ તું મંત્ર બોલે એટલે મારું માથું ફૂટી જાય હું ગોથું ખાઈ જાવ હા હાડી હાથ આ ઈ બીજા ખાઈ જાય આ મોરારજી નો ખાય ગોથું એટલે એટલે શું તને ખબર નથી આ મારા ભગવાન સ્વામિનારાયણ આગળ તારા દેવી દેવતા છે મોરારજી મોરારજી આ તું હજી હજી રહી જાય હજી રહી જા મારા દેવી દેવતાઓને જરાય નિંદા કરવાનો રેવા દે નહી હમણાં તને છે ને આ ઘડિયા લોહી ઉલટા કરે તું કરું તારાથી થાય શું મગધ તને કોઈ મારા જેવો ભેટો નહીં હોય કે મારા જેવો નહીં ભેટો તો આજ ભેટાડી દે તે મોરારજી દે મોરારજી જોશી ભેટાડી દે આજ તો મને એટલે એટલે શું હા ધનમાં નો આવે તારા દેવી દેવતાઓ આ સ્વામી નારાયણ ભગવાન ની આગળ તારા દેવી દેવતાને કાંઈ ના હાલે એમ હમણાં ઉલાડું છું હા ઉલાડી નાખે ઉલાડી આ બેઠો છો એ જેવો મંત્ર બોલવા ગયો અને મોરારજી જોશી કે ઉભો રહીજી માં હા તું મારા ઉપર મંત્ર નાખીશ હમણાં જુઓ ને હમણાં જુઓ તમે તમને વિતાડવું તું મારા ઉપર મંત્ર નાખીશ એટલે મને આગળ હેરાન તો કરીશ ને હા હેરાન કરીશ એ મારે ભોગવવાનું આવશે ને હા ભોગવવાનું આવે ને હા બસ ન મને કઈ થાય તો શું એમ જો કઈ તો કરે એમ થાય તો મારે ભોગવવાનું છે પણ ન થાય તો શું તો શું નહી બોલ ને તું બોલ ને માવલા તું બોલ હા ન થાય તો બસ તું હાચો ને તે તારા સ્વામિનારાયણ હાચા ને તો હું હાચો અને મારા સ્વામિનારાયણ સાચા ને તો એનો અર્થ થઈને તારે દેવી દેવતા કોઈ હાધણ મા આવે મારા સ્વામિનારાયણ પાસે હા એમ તો હું કેમ કઉા અને તમારા સ્વામીનારાયણ હાચા એમ ને હા જ એટલું કઈ છટકાય નહી તો તારે જે કરવું હોય તને છું જો હું તને કઈ પ્રતિબંધ નથી કરતો તારે જીક કરવું કઈ મારે જે ભોગવાનું ભોગવે બરાબર હું કહ છું મને કઈ ન થાય અને મને કાંઈ ન થાય તો સ્વામિનારાયણ હાચા હું હાચો એટલું કઈ છૂટાય નહીં તો મારી શરત મંજૂર હોય તો કે શું શરત બોલો જો મને કાંઈ ન થાય તો આ તારી પાસે જેટલી મંતર જંતર વિદ્યા બધી છે ને એનું બધું પોટલું વાળી અને મસાણમાં ફેંક આવવાનું અને મારી જેમ સ્વામિનારાયણ કંઠી પહેરીને આખી જિંદગી ભજન કરવાનું તારી તૈયારી હોય તો બસ હવે ઓઈલો ભાઈ પાછો પડે એને એના મંત્ર વિદ્યા ની પ્રતી બટ બાપા કબૂલ મંજૂર બસ જો હું તમને મંત્ર નાખું અને તમને કઈ ન થાય કારણ કે એને કેટલા દડિયો ગળીયો વાળી જ નાખ્યો જો તમને કઈ ન થાય પેલો મંત્ર બોલું હમણાં ગોથું ખાઈ ને ઓછરી ફળિયા બેઠા પડો હા પણ ન થાય ન થાય તો બસ તમે કીધું મંજૂર હું આ બધું મૂકી દઉં અને સ્વામિનારાયણ નું ભજન કરું કબૂલ આપો કોલ હાથ ઉપર રાતની તાળી મારી કા તો બધું મૂકી અને સ્વામિનારાયણ ભજન કરું સારું લાલ કાને ભાઈ માવજી મોરારજી જોશે એ તો આ ગયું બેસી ગયા મેળા ભજન કરો સ્વામિનારાયણ સ્વામિનારાયણ અને માવજી ન બક મુખી બગલા મુખીન વૂખીને ગરદ મુખી પિશાચીની તારે તારે મારે મારે હીમ રીમ ક્લીમ ક્લીમ છીન કઈ ન બેઠો બેઠો ભજન કરે નો ગોથું ખાય નો વોઠ બંધ થાય નો માથું ભટકાય નો લોહી ઉલટી થાય માળો માવજી સુધાર રબક ખાઈ ગયો કે માળું આને કઈ થતું તો નથી અઘરામ અઘરા મંત્રો મીંડો બોલવા માવજી સુ ઘણી બધી વિદ્યાઓ હતી વાત નો તોર બીજે છે એક કલાક નીકળી ગયો એટલે મોરારજીભાઈ આંખ ખોલી જોશી માવજી હવે રેવા દે મારે છે કામ તું છો નવરો મારે છે કામ તું છે નવરો હું તને અત્યારે કઈ નથી કેતો તને બે દિવસ આપ્યા રાત જે કરવું એ કરી મારું કામ કરું છું બેઠા બેઠા કરે જે કરવું બે દિન બે રાત આપ્યા બે રાત ને બે દિવસ માં તારે જે થાય કરી લેજે ન થાય તો ત્રીજે દિવસે સવારે આપણે મળ્યા ભલે બાપા તમારા જેવા ઉદાર પણ બે દિન આપ્યા પોચી વળું પોચી વળું આ મોરારજી જોશે એટલે લાકડી ડે બીઆઈ ગયા એ તો એના કામમાં પડી ગયા માવજી સુધાર રાજ પડે સ્મશાનમાં એ સ્મશાનમાં બોલાય દેવી દેવતા બધા બોલે આખું ઝુંડ બોલાય ગયું છે ભાઈ ઘણું બધું કર્યું મંત્ર તંત્ર અસ્થિ વસ્થિ લાવીને એના એના ફળિયામાં નાખ્યા આવે એને પાણી પાણી છાંટી આવે આંગણામાં નાખ્યા આવે મોરારજી જોશે એમને નિરાયતે ભજન કરે કોઈ કઈ થાય બે દિવસ ને બે રાતમાં માવજી સુથાર કેવાય ને કે આ બધું કરવામાં નીચો ગયો પણ મોરારજી જોશીનો દોરો થયો માવજી સુરજી જોશી ના પગમાં આવીને પડ્યો બાપા તમે સાચા અને તમારા ભગવાન સ્વામી નારાયણ મારા મંત્રો પાછા પડે આ પેલી વાર મેં જોયું સાચા ને હા આપણી શરતનું શું તો એ બાપા સાચી વાત છે બસ હવે તો મારે બધું જ મૂકી દેવાનું અને હવે તમે જો સ્વામિનારાયણનું ભજન કરવાનું એમ ને જા હવે તમે બધું અને જયારે આ બાજુ કોઈ સાધુ ફરતા ફરતા આવશે એટલે હું તમને એમની પાસે લઈ જઈ અને એની પાસે તમને હું સત્સંગી કરી ભગવાનને શરણે લઈશ ભગવાનને કહું હવે અઠવાડિયા જેવું ગયું હશે નહીં ગયું ત્યાં મહાપ્રસાદાનંદ સ્વામી ભગવાન સ્વામી નારાયણ દીક્ષા પામેલા સંત એ ફરતા ફરતા લુણાવાડા માવજી હાલો આપણે જવું લુણાવાડા ન્યા સાધુ આવી ગયા અમારા એમ હાલો હવે કંથી ફેરીએ ના સુધ થઈ ઓલું બધું તો વળાવી દીધું હતું પોટલું બોટું બધું નાખીને સાફ કર્યું માવજી સુધાર થઈ ગયું કે માળું આટલું જાણતો હોય તો એમ થઈ તો જાય છે આ મંત્રો આ દેવમાં કઈક છે કે મારા મંત્રો પાછા પીડ્યા તો જરૂર એનાથી ઉત્કૃષ્ટ તો છે મહાપ્રસાદ સ્વામી લુણાવાળા મંદિરમાં બેઠેલા ત્યાં આવી મોરારજી જોશીએ દંડવત કર્યા માવજી સુથારે બેસાડ્યા આખી કથા કઈ મહાપ્રસાદ સ્વામી પણ આમ ખુમારી માવજી લાવ તારો જમણો હાથ લઉ તને ભગવાનને શરણે લીધું મંત્ર બોલ્યા ભગવાનને શરણે બધું મૂક્યું જા માવજે તારા બધા પાપ બળીને ભસ લ્યો બહુ બધા પાપ બળીને ભસ માવજી લંઠી લ્યા માળા કરજે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજે અને મહાપ્રસાદન સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરીપણાની એના ઐશ્વર્યની એના પ્રતાપની અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એવા પુરુષોત્તમ નારાયણ એની હરિયર્યા છે એની એવી જોરદાર વાતો કરી અને પછી કહ્યું માવજી સંકોચ કે શરમ રાખ્યા વગર સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજે હવે મંત્ર તો જાણતો તો ઈ અને મહાપ્રસાદન સ્વામી કીધું આ મહામંત્ર છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજે બસ ચાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા પણ એમાં જરાય શરમ ના આવવી જોઈએ ના આવે ગુરુ હવે તમે મારા ગુરુ અને તમે બોલ્યા હવે હું ભજન કરીશ લાગી પૂજા પાઠ જે કરે માળા કરે પણ ભાઈ ધીમેથી ભજન કરે જ નહીં સ્વામીએ તો એમ કીધું કે કોઈ આપણને દુનિયાદારી નડવી જોઈએ ભજન કરવું જોઈએ સ્વામીએ કઈ નહોતું કીધું જોરશોરથી ભજન કર્યા સંકોચ નહી રાખો શરમ ન રાખવી આ એવું સમજ્યા કે આપણે શરમ છે ને જોર જોર થી ભજન કરે પડકાર મારી મારી ભજન કરે આ તો એના જ ઘરમાં દેવી દેવતાઓની બધા મહિમા હોય અને એમાં એનો જ માવજી એનો જ ઘરનો અને એ આ બધું મૂકી અને ઘરમાં બેઠો બેઠો હલતા ચાલતા ખા બસ સ્વામિનારાયણ સામે જોર હું તો ધીમે બોલું છું જોર જોર બોલે ઘરના કંટાળ્યા આડોશી પાડોશી કંટાળ્યા બજારમાં નીકળે તો ગામના ભજન કરે ને ક્યાં ના છે પણ માળો જ્યારે કોઈ સમજાવે કે ભાઈ મામલા તું ભજન કરી મારા ગુરુએ કીધું છે શરમ તો રાખવી જ નહીં શરમ એ નહીં મારા ગુરુએ કીધું છે એટલે હું જોર શોર જ ભજન કરીશ રાત્રે જાગી જાય તો રાત્રે એમના કલાકો સુધી એમને મીડિયો રે કોઈ સુ નહીં સુવા દે નહીં હવે આ તો કેવું મોર થઈ જાય રાતે જાગી જાગીને મારો જોર જોરથી ભજન કરે પાડોશી સુઈ ન શકે એક દિન ની વાતો ઠીક રોજ નું થયું ઘરના કંટાય હવે આનું શું કરો સમજાવી થાય કે મારજી કઈ શાંત થયો નહીં એટલા ખીજાણા ઘરના બધા અને કંટાળા ઘરની અંદર પૂરી બાણું બંધ કરી દીધું ગામડા ને તમે ઘર જાવ બારી બાર કાંઈ બીજું હોય નહીં એક જ બારણું એ જ સરસ્વ એ કર્યું બંધ આને જેને ખાવા પીવા દેવું નહીં એની મેળે ઢીલો પડીને પછી મૂકી દેસ કરી દીધું બંધ બહુ મજા પડી ગઈ લ્યો ભજન કરવા જોર જોર થી અવાજ બહાર આવ્યો બોલો ઢીલા પડે નહીં આખો દી ભૂખ્યા તરસ્યા ભજન કર્યું પણ ભૂત ને જાય મારી આ તો ભજન ભજા ને રાત ગયું એકદમ શીતળ શેત ધવલ પ્રકાશ પથરાયો માવજી ક્યાં પ્રકાશ એમાં જ્યાં જુએ નજર માંડી ત્યાં ત્રણ છોગલા ભગવાન સ્વામી માવજી કે વાહ પ્રભુ વાહ મેળા ધબોધબ જેવા શીખવાડ્યા હતા એવા દંડવત કરવા પગ પકડી લીધા આંખમાં કેટલા પશુ પક્ષી માણસ ને માર્યા મહારાજ અગણી પાપ હું તો ધોળે લોગડે મોટો લૂંટારો ડાકુ એવો છું મારા પણ તમે પધાર્યા બહુ દયા કરી માવજી ભજન કરવું છે મહારાજ મારે તો ભજન કરવું છે પણ આ કરવા દેતા નથી કરવા દે કોઈ હા બીજાનો વાઘ કાઢે કરવા નરેખર ભજન કરું આવો મહારાજ હવે ભજન કરવું જ નથી ખરેખર હા આખી હે માવજી આંખ્યો મીચી બે સેકન્ડ થી ભગવાન બોલ્યા આખી ખોલો ખોલી તો ગઢડાના લક્ષ્મીવાડી ના ખેતરમાં મહારાજે મૂક્યા હે મહારાજ આ શું દાદા ખાચો નું ઘરડા ગામ અહિયાં રહ્યા આ લક્ષ્મી વાડી એક એક આ એવું મહાપ્રસાદી છે પાંચસો પરમ અંશો સાથે અમે જેમાં છીએ રેમા છીએ રાસ કર્યા છે લીલા કરી છે ખુબ કથા વાર્તા કરી છે ખુબ અહીં વિચર્યા છે એ મહાપ્રસાદી આ લક્ષ્મી નામ છે લે આયા રેન ભજન કરજો ખાવા પીવાનું કઈ નહી અને એને ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી કોઈ પૂછે ક્યાંથી ભજન કરો ભજન કરો અરે તમે ક્યાંથી ભજન કરો ભજન કરો આખો ધી ખાવા પીવાનું કઈ પૂછવું નહિ નઈ બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ શું કરે સવારના ચાર થી ઉતાર્યા હતા અખંડ ભજન કરતા કરતા બીજા દિવસના સવારના ચાર વાગ્યા બે દિવસ નહી પીવું નહીં કઈ નહી અમૃતરાયણ એ બીજા દિવસના ચાર વાગ્યા લક્ષ્મી માં ચોવીસ કલાક ગયા ને એ ચાર વાગ્યા સવારના વહેલા છે ત્યાં પાછું અજવાળું થયું અને ભગવાન સ્વામિનારાયણ અવકાશ માંથી માવજી કેમ છે અરે મહારાજ હું ભજન ની લહેરી આવે છે આ બહુ મજા આવે આ ભૂમિ માં આવ્યા પછી તો મહારાજ મને તો બીજું કઈ સાંભળતું જ નથી તમે સાંભળો તમારું નામ સાંભળે એમ ભજન કરવું ભજન જ કરવું છે મહારાજ બીજું કઈ કરવું નથી કઈ નથી કરવું ના હાલ મારી વાહે આમ ભગવાન આગળ ચાલ્યા માવજી સુથાર પાછળ ચાર પાંચ ડગલા ચાલ્યા ત્યાં શું થયું અચાનકોનું પ્લેન ટેક ઓવર થાય ટેક થાય ને એમ જમીન ઉપર થી પગ ઊંચા થઈ ગયા માવજી મહારાજી મૂર્તિ ઊંચી થઈ તો આ પાછળ ભગવાન ની આરો આર અવકાશ માં જાય અને પાછળ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતો જાય સવારના ચાર વાગેલો આવી સફારી બાળકી ઘડીના છઠ્ઠા ભાગ માં કે માવજી ધીમે ધીમે મહારાજ ની મૂર્તિ પાછળ હેઠળ ઉતર્યો ક્યાં મૂક્યો ખબર છે અમદાવાદ કાલુપુર સ્વામીનારાયણ મંદિરના ચોક માં આ મંદિર અમે આથે બનાવ્યું હા એમાં નરનારાયણ દેવ જાતે પધરા મહાપ્રસાદી ની જગ્યા આ સભા મંડપ આમે પાંચસો પર મનસો પંક્તિ કરીને જમાડ્યા હે મહારાજ ઓહો આવ તમે વિચાર કરો અને સ્વામિનારાયણ મહામંત્ર થી શું થાય છે એ આપણે જોવાની વાત છે કેવો નામનો ભજન પ્રતાપ છે હાલ મારી પાછળ આગળ મહારાજ પાછળ માવજી એક આસન પાસે જઈ મહારાજ ઉભા રહ્યા માવજી હા આ તારા ગુરુ મહાપ્રસાદ આનંદ સ્વામી સ્વામીનારાયણ માસાદાન સ્વામી હજી પૂજા કરે સવાર ની હા જોયું તો માવજી શું થાય દંડવત કરે ઓળખી ગયા એટલે માવજી તું ક્યાંથી અપ એ તો કથા કર્યા જેવી છે હા ગુરુ આ બધો તમારો પ્રતાપ છે મારા વાલા મારા તો બહુ અમૃત ની વરસાદ થઈ ગઈ છે મહારાજ એક મોતી આકાશ માંથી અઘરે મોતી વરસાદ થઈ ગયો અને મને મૂકી અને મહારાજ અદ્રશ્ય થયા છે બસ મને કીધું છે તારા ગુરુ કેમ કરજે હે ગુરુ હું હું કરું બસ શું કરવાનું મારી પાસે રે અને ભજન કઈ બા મારે ભજન જ કરવું છે મહાપ્રસાદ આના સામ રાખ્યા શ્વાસો શ્વાસ ભજન કરે પણ ભજન કરે બેસી જાય ખાવા પીવાનું વિસરી જાય એવી લે લાગી જાય આવું થયા પછી તો કેમ લે લાગે ને ન લે લાગે તો પછી માણસ ખોટો કેવાય ને એ વીજળી તો સાચી પણ ગોળો ઉડી ગયો કેવાય વાત સાચી ને લાઈન ચાલુ હોય પછી થાય જ નઈ લબગ સમજવાનું બલ્બ જ ખોટો છે એને વીજળી લાઈન ચાલુ હોય અને બલ્બ સાચો હોય અજવાડા થાય જ મારે ભજન કરવું શ્વાસો શ્વાસ ભજન કરે અવસર જોઈ અયોધ્યા પ્રસાદી મહારાજ પાસે દીક્ષા અપાવી ધ્યાનનું ભજન અંગ એટલે નામ પાડ્યું ધ્યાન દાસજી ધ્યાન દાસ નામ પાડ્યું ભજન કરે શું કરે શું ભજન કરે પણ ભાઈ શ્વાસો શ્વાસ રાતે સુવાનું ભૂલી જાય સુવાનું ભૂલી જાય ભજન જ કરે જ્યારે જોવો ત્યારે બેઠા બેઠા ભજન કરે મંત્રો જાણકાર હતો ને સાત્વિક ઊંઘ નો આવે તે એવી દશા થઈ ગઈ કે ભજન કરતા કરતા એવું થયું સમાધિ થઈ ગઈ આ સમાધિ કેટલી દોયલી ધ્યાન દાચી સમાધિ થઈ ગઈ બે ત્રણ દિવસે ઉઠ્યા ત્રણ તંડી નીકળી ગયા સમાધિમાં એ સુખની તો વાત શું કરવાની વળી થોડા દિવસ સરકું વળી ભજન થયો ગમે ત્યારે તન તનડી સમાધિ મળી વધતા વધતા અઠવાડિયાની સમાધિ ગમે ત્યારે સમાધિ થાય અઠવાડિયું યાદે એમ કરતા કરતા અઢાર અઢાર દિવસની સમાધિ થાય ગમે ત્યારે ભજન કરે જો લક્ષ્ય થઈ ગયો અઢાર દિવસ સુધી સમાધિ મિજે પણ ભાઈ ઉપાધિ થઈ મહાપ્રસાદન સ્વામી ને આને ભીવો ક્યાં લઈ જાવ હવે આ તો ચેલો હવે કોઈ એક ગામ થી બીજે ગામ જતા રસ્તામાં એને લક્ષ થઈ જાય બહુ દિન પડે હેઠો તો કોક ની વાડીયા ના ગયા હોય અને ના હજી ત્યાં પહોંચે ને એને થઈ જાય સમાધિ થી એ બેઠા પડે ત્યાં લુગડા ની જોડીમાં નાખી ઉપાડી મંદિરે લાવવાનું રસ્તામાં પડી જાય ત્યાં ઉપાડીને ચાર જણા જ્યાં પહોંચવાનું ત્યાં લઈ જાવ કોક ને ઘેરે પધરામણી ગયા હોય ને આને લક્ષ્ય થઈ જાય બહુ દિને પડે આરતી પ્રસાદે ચડાવી દઈએ અને પાછો મુંજાઈ ગયા વાળો હા તો અને કરવું શું આ તો હાચવા જેવું થઈ ગયું આ ચાલો કઈ આપણી સેવા કરે એવું નથી આ કઈ સેવા કરવા નથી આવ્યો આ સેવા કરાવવા આવ્યો છે શું કરવાનું વિચાર કર્યો ઈલાજ શું કરવો પછી યાદ આવ્યો ગોપાલ ઉમરેઠ હતા એટલે પછી મહાપ્રસાદન સ્વામી ઉમરેઠ ગોપાલ સ્વામી મળવા ગયો ધનવત કર્યા બેઠા સ્વામી પૂછ્યું કેમ છે સાહેબ સ્વામી બહુ સારું છે પણ એક ઉપાધિ લઈને આવ્યો છું હું છે ઉપાધિ સ્વામી ચેલો તો મેળવ્યો મહારાજ આપ્યો પણ એમાં છે ને બઉ જુદી રીત છે જુદું ક્યારેક ઈ ગુરુ અને ક્યારેક હું ગુરુ આવો છે ગોપાલ સાહેબ હૈયા બધું જાણે છતાંય મરમત કરે એવું છું તો કે એમાં એવું છે એને સ્વામી ભજન નું એમ કરતા કથા મહારાજ ને પ્રતા આપણે સમાધિ પહોંચી ગયા નામ જપ કરતા કરતા સમાધિ તે સ્વામી હવે અઢાર અઢાર થી સમાધિ પડી જાય ગમે ત્યાં ગોથું ખાઈ જાય હવે એ જયારે જાગતો હોય ત્યારે એ ચલો હું ગુરુ એ મારું પથ જો મારી પથારી કરી દે મારા પછી આપે મને પાણી ગ્લાસ આપે મારી સેવા કરે પણ એ સમાધિ પડે અઢાર થી મારો એ ગુરુ હું એનો ચલો હવે આનું શું કરવું સ્વામી મા બાપ ગામડે મારે ક્યાં પરવો અને ભેળો ક્યાં લેજો મૂકવો ઈ ક્યાં આ મૂકીને વિવો દો આમ ધ્યાન કોણ રાખે કોઈ જગ્યા એને હાચવું કેમ ઠાકોરજી હચવાય પણ આ ઠાકોર આ મારે શું કરવું સ્વામી આનું આનો કઈક ઈલાજ કરી દેવા સ્વામી કે આ ઈલાજ કરી દ સ્વામી કે જો એમ કરજો હવે જાગે ને હા સારામાં સારી રસોઈ બની ને એને જમાડવાની જયારે જાગે ને ત્યારે સારામાં સારું જમાડવા સારા સારું આમ મોમાં આંગળા રહી જાય ને એવી રસોઈ બનાવી ને જમાડવા ધીમે ધીમે એને એવું જમાડવો કે એને ભોજનમાં એને છે ને થોડોક રસ આવવા માંડવો જોઈએ તમારે જે જમવું એ બધું જમજો પણ એના માટે સારામાં ઠાકોરજી ન કરો એવો થાળ કરજો એના માટે હા એ વાત સાચી મેં કીધું ને ઠાકોરજી છે મારી સેવા કે સારામાં સારી રસોઈ બનાવે ફર્સ્ટ ક્લાસ તમે જે કહો ને એવી મીઠી સમાધિ માં જાગે એ તો કઈ કરતા જ ન હોય એને જમાડવાનું હોય સારામાં સારી રસોઈ બનાવે જમા સ્વામી ઈચ્છા સંકલ્પ નહી આને શું આ દુનિયાના રસ સહજાનંદી રસ પીધા પછી પણ સ્વામીના સંકલ્પથી ધીમે ધીમે ભોજનમાં રસ જાગવા એટલે વચામટ માં કીધું છે ને કે આ થોડીક હોય તો સમાધિ પણ પાછા આવે તે રસાવાદ ધીમે ધીમે આવ્યો તે સમાધિ ઘટવા માંડી અઢારમાંથી ધીમે ધીમે બાર દિવસ થયા દસ દિવસ થયા સાત દિવસ થયા પાંચ દિવસ થયા ત્રણ દિવસ થયા ત્રણ દિવસ થઈ ગયા ગોપાળાનંદ સ્વામી પછી કેવડાવ્યું હવે ત્રણ દી રેવા દેજો એ બિચારાને હાવ કરી નાખોમાં કોરો હવે આપડી રીતે જે જમે એ બધું રાખજો હવે ત્રણ દી સમાધિ રેવાય દો એને એટલું સુખ લેવાઈ દો અને પછી ધ્યાન દાસી ને ત્રણ દિવસની સમાધિ થતી એક વખત નો મલિન મહાપાપી માણસ પાપ કરનારો માણસ સ્વામિનારાયણ મહામંત્ર નો જપ કરતા કરતા આટલી કક્ષાએ પોચે સંસાર ઉડી જાય વિષય ઉડી જાય અને જીવ ભ્રમરૂપ થઈ જાય એ વાત સાવ સાચી છે પણ કોઈ જપ કરે જપ કરવાની વાત છે ભગવાન નું આવો નામનું આવું સુખ છે જેટલું આપણને આવડ્યું અને જેટલું કહી શકાય સરળતાથી એટલું આપણે નામ જપનો મહિમા મૂળ શ્લોકનો સંદર્ભ એ છે કે અર્થ અનર્થ ભાવય નિત્ય પૈસામાં જરાય સુખ નથી લેશ માત્ર પણ સુખ નથી દંપતિઓને પણ પોતાના સગા દીકરાથી ભય છે આવી બધે એક સરખી આ ચાર શ્લોક આપણે પૂરા થયા આજે કુલ ચાર શ્લોક લીધા પેલો શ્લોક પછી બીજો શ્લોક મૂળ જહી પછી ત્રીજો શ્લોક આપણે લીધો મા કુરુ ધન ધન યૌન ગર્વ અને ચોથો અર્થમાં અનર્થ ભાવે નિત્ય એમાં આપણે ધનના દોષ જોયા એની સાથે ભગવાનના ભજન સ્મરણના કેટલા ગુણ છે એ આપણે જોયા કેટલા ફાયદા છે એ જોયા આ રીતે આપણે ચાર શ્લોક પૂરા जनो जय स्वामी नारायण भजन कथा वर्ता सत्संग अपना जीवन नु अंग आप सर्वे गुरुकुल परिवार्यूब फेसबुक वगेरे मध्यमों नित्य अलो तो आ बसवों ने यूट्यूब पर निहलो शेर करो सबस्क्राइब करो अपनी गुरुकुल परिवार्यूब चेनल रेग्युलर अपडेट मैं बेल आईकोन पर क्लिक करो आम करने ते सतत सारी प्रवृत्ति साथ देवदर्शन उत्सवों सतत जड़ाये रहो